શ્લોક નંબર વન સિક્સટી ફોર શ્વાસન સંબંધ અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને પોતાની યુવાવસ્થાને વિશે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે ક્યારેય બોલવું પણ નહીં વળી પોતાના પિતા ભાઈ અને પુત્ર આદિ જે નજીકના સગા સંબંધી પુરુષ તે સિવાયના પોતાની જ્ઞાતિના પુરુષોને વિધવા સ્ત્રીઓએ ક્યારેય કામકાજને પ્રસંગે પણ જાણી જોઈને અડવું નહીં અને જુવાન અવસ્થામાં રહેલી વિધવા સ્ત્રીઓએ जुवान अवस्था वाला पुरुषों भले दूरना सगा संबंधी के सगपण संबंध विना होश्यक कामकाज सीवा बोलव नहीं आती समझी लेव नहीं आचार सार कहू के ब्राह्मणों विधवा सूत्र वस्त्र च मृणमय स्पर्शे न छाया दृष्टिया व्रजत्य शुचिता द्रुतम બ્રાહ્મણ વિધવા સ્ત્રી સુધી સ્પર્શ થી કોઈક ઓછાયા ત્રણ નજરથી દૂષિત થઈ જાય છે માટીના વાસણ વાપરતા ખીચડી કરવાની પાટીઓ હોય તાવડી તો હોય છે તો એને કોક અડી જાય તો નાખી દેવું પડે ગ્રહસ્થ ઓછા એ હોય ઘરને કાઢી પડે ઘરણે બધા માટીના વાસણ કાઢી નાખવું પડે એ નકામ જોઈ ગયું ગ્રહસ્થ જો ધર્મ પાળતા હોય તો નીતિ જ્ઞાતિ અડી જાય તો કાઢી વસ્ત્ર હોય એને અડી ગયું હોય તો અપવિત્ર થઈ જાય બ્રાહ્મણ હોય એને કોઈ અડી જાય તો એ પવિત્ર અપવિત્ર થઈ જાય નીચે અપવિત્ર થઈ જાય પૂજામાં કાયમ ના આવે નક્કામાં થઈ જાય એટલે કે છે હરણના આંડલા હાંડલા પછી બીજી વાર હાલે अँ आम कहवा तात्पर्य ये कि पतिना मरण पशी विधवा थे स्त्रीओं में जे ब्रह्मचर्य पड़ी सके तभी हो गर्भा को ना हो ब्रह्मचरियादी निमो पम्हचरियादी नि, निमों पड़वा जीवन धारा अन्ज्ञाशास्त्रे आपी है અને પુરુષ બ્રહ્મચારીઓનું બ્રહ્મચર્ય વ્રત સ્ત્રીઓની વાતો સાંભળવાથી કહેવાથી કે તેમને જોવાથી જેમ નષ્ટ થાય છે તેમજ વિધવા સ્ત્રીઓએ પાળવાનું બ્રહ્મચર્ય વ્રત પણ પુરુષોના ગુણ અવગુણની વાતો સાંભળવાથી કે તેમને જોવાથી વગેરેથી નાશ પામે છે અને બ્રહ્મચર્યનો જો નાશ થાય તો ઘણા મોટા સ્વાર્થ કલ્યાણરૂપ પુરુષાર્થનો વિનાશ થઈ જાય आटा विधवा स्त्रीओं परपुरुष स्पर्श वगैरे न करव स्मृत्यर्थ सार कहू विधवा कामवश्यतः परपूमवीक्षणादिना ब्रह्मचर्यच्युतायाति निरयान स्वकूल स्त्री काम ने वश थी ने विधवा स्त्री जो परपुरुष ने जो वगैरह चालू राखे तो ब्रह्मचर्य व्रत की पड़ी जाए અને તે માતા પિતા અને પતિ આ ત્રણેયના કુળની સાથે આ અંગે વૃદ્ધ પરાશરે કહ્યું છે કે મનસા પી ભાવયતી પ્રિય સા ગચ્છેત નરક ઘોરમ તેને વાઘેન નિશ્ચિત થયેલા મનથી પણ જે સ્ત્રી પોતાના ધારેલા પ્રથી સ્મરણ કરે છે તો તેટલા પાપથી જ તે નિશ્ચિત ઘોર નરકમાં પડે છે આટલા માટે જ ક્ષુદ્ર કમલાકારમાં મનુએ કહ્યું છે કે કામમ તો ક્ષપયે દંગમ પુષ્પ મૂલ ફલોકે નતું નામા ગૃહણીયાત પત્યો પ્રેસ્યુ આમરણા ક્ષાનતા નિયતા બ્રહ્મચારી વિધવા સ્ત્રીએ આહારમાં પુષ્પ મૂળ ફળ અને પાણી લઈને પોતાના શરીરને ઘણું ક્ષીણ કરી દેવું પતિ મૃત્યુ પામો હોય એટલે પર પુરુષનું તો નામ પણ ન ઉચ્ચારવું પોતાના શરીરને ક્રુશ કરીને मृत्युपर्यतमो पाने ब्रह्मचारीणी रहूं त्याशूद्रकमलाकार इन कहू अष्टीतिसहस्राणी मुनीधरेतसा दिवगता कुलसत मृते भर्तरी या नारी ब्रह्मचर्य व्यवस्थिता स्वर्गछ यथाते ब्रह्मचारीण અઠ્યાસી હજાર બ્રાહ્મણ મુનિઓ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યા પોતાના કુળમાં પ્રજા સંતો સ્વર્ગમાં ગયા હતા 88,000 બ્રાહ્મણ મુનિઓ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યા પોતાના કુળમાં પ્રજા સંતિષ્ય સ્વર્ગમાં ગયા હતા સ્ત્રી વ્યવસ્થિત રીતે બ્રહ્મચર્ય વ્રતને પાળે છે ભલે તેને પુત્ર ન હોય છતાં પણ તે અઠ્યાસી બ્રહ્મચારીઓની જેમ જેમ જ સ્વર્ગલોકમાં જાય છે અહીંયા નજીક સંબંધવાળા પુરુષોને અડવામાં વિધવાને દોષ નથી એમ જે કહ્યું છે તે તો વિધવા कई न किरा बैसे विधवा कई न किरा कर रक्षा कहूे आ अंगे परशरे कहूे चेष्टाचारित्रचिता देवा नदुह स्त्रिया कि पुनर्मनुजा लोके कामोपहत चेतस तस्माथ रक्षा सर्वोपायुभ सदा शसुरे दैवराद्य स्त्री चेष्टा चरित्र चित्त नहीं बुद्धिहीन थे मनुष्यों तो क्या समझी सके स्त्री ससरा दियर इत्यादि के तथा पिता भाई इत्यादि के सर्व प्रकार उपायों हमेशा ने मैं स्त्रीओन रक्षण करव वशे। ते अस्वतंत्र स्त्रीय कार्यादिवाशम विषय सज्जत संस्थाप्यात्मनों वसे स्त्रीय आत्मीय पुरुषों स्त्रीओं ने दिन रात अस्वतंत्र कर राखवी विषय में बंधाई जती स्त्रीओं ने पोता ने आधीन राखवी आ मनुस्मृति में कहूँ અહીં આપતકાળના નિર્વાહ માટે આવશ્યક વિના આવો શબ્દ લેખો છે આવશ્યક હોય ત્યારે તો વિધવા સ્ત્રીઓએ પુરુષને અડવામાં કે તેની સાથે બોલવામાં દોષ નથી જે રીતે પોતાના શરીરની રક્ષા થાય અને પોતાના ધર્મની રક્ષા થાય તે રીતે વર્તવું શ્લોક નંબર વન સિક્સટી ફાઈ સ્તનધયસ્યનો દોષોસ્તી પશો રીવા જેમ પશુને અડી જવાય અને દોષ નથી અને કોઈ આવશ્યુ આવશ્યક કામકાજ પડે તેને વિશે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિશે દોષ નથી તે વિધવા સ્ત્રીઓ કોઈ ધાવણો બાળક બાલ્ય અવસ્થામાં રહેલો કોઈ પુરુષ તેનો સ્પર્શ થાય તો પશુને અડી જવાય તે દોષ નથી તેમ દોષ નથી નાનું બાળક અને પશુ બંનેમાં અજ્ઞાન એક સરખું જ છે અને કોઈ આવશ્યક કામકાજ હોય ત્યારે વૃદ્ધ ચાલીસ વર્ષથી વધારે ઉંમરના પુરુષોનો સ્પર્શ થાય કે તેની સાથે બોલવું પડે તેનો દોષ નથી અહીં ચાલીસ વર્ષની ઉંમરનાને વૃદ્ધ કહેલ છે કારણ કે વર્તમાન કલયુગમાં તો તે ઉંમરના લગભગ વૃદ્ધ થઈ ગયા દેખાય છે શાસ્ત્રમાં વિધવા સ્ત્રીઓએ પુરુષોનો સ્પર્શ ન કરવો તેમજ તેની સાથે બોલવું નહીં આવો જે નિષેધ કર્યો છે તે તો સ્ત્રી પુરુષના સ્પર્શથી અને બોલવા ચાલવાના સંસર્ગથી કામ વિકાર ઉત્પન્ન થાય છે તેમજ લોકાપવાદ પણ આવે છે તે ભયથી નિષેધ કર્યો છે તે કામ વિકારનો જન્મ અને લોકાપવાદ બાળક તથા વૃદ્ધમાં થવાનું શક્ય નથી માટે સ્પર્શ અને આદિનો પણ નિષેધ કહ્યું છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે આશ્રિત્ય યૌનમ સર્વે વિકારા કામ સંભવા તિષ્ઠંતોત્ર નિયમ પાલ્યા સ્ત્રી બી પુરુષે કામ દોષના બધા જ વિકારો જુવાની આશ્રીને આશરીને જ રહે છે માટે સ્ત્રીઓએ અને પુરુષોએ તે દોષથી બચવા સારું નિયમોનું પાલન કરવું સામે આવતું જોવાની ઉંમરમાં ઉંમરને શું કેવાય પચીસ વર્ષ સુધી થાય ત્યાં સુધી ગધાડા નો ભાવ આવે પાટા ઉલાડે કોઈક ને બટકા ભરે વાચી વાંચી કરે આવું બધું હોય ચાલી વારે ભૂકવાન બંધ થાય એટલે એને ગધા પચીસ આવે ગધેડા જેમ હોય ને એનું ચરિત્ર એમાં આવે બીજું કઈ એટલે એવું કીધું કે આવતું જો બને જોવાની ઉમર છે એટલે કુંભાર કોનું એકનું માને એકનું કોનું માને એક જણા નું માને હોલકા થોડા માનતા ગધેડા કોનું એકનું માને ભાઈ બીજા કોઈ માને એટલે તેને ગધા પચીસી કહેવાય ત્યાં સુધી ની ગા પચીસી કહેવાય પચીસ વર્ષ પૂરા પૂર જોશ માં એ ચાલતી હોય પચીસ વર્ષ સુધી આવે રાખે પછી ગે રાખે ચાલી વર્ષ પછી ઓછી થાય અને કોક ને ન થાય તો ન થાય તો હાઈટ વર્ષ સુધી રહે થાય તો વૃદ્ધ નહી કરવી બરોબર દોસ્તી ન કરવી એવું કીધું નાનો હોય એને દોસ્તી કરવી મહારાજ નિવારણ તો બધા કીધા હોય છે શાસ્ત્ર પણ એ ફાવે નહિ દની સલાહ લેવી ન ફાવે અને એની વારે બેહવું ન ફાવે એની અરે ઊભું રહેવું ન ફાવે જુવાનિયા મળે તો જ એને એટલે તો ગતા પચી શકી કઈ ટા બટકું ફરે અને જુવાનિયા ચાટે એવું તો હોય જુવાનિયા ચાટે ખરા એટલું જ ખરું ને આ બોલા ક્યાંક ડક ડક કરી રાખે એટલે બટકું ફરે છે જ થાય આમ તો એવું જ થાય કામ દોષ ના બધા જ વિકારો જુવાની ને આશરીને જ રહે છે માટે સ્ત્રીઓ પુરુષો તે દોષથી બચવા સારું અને અતિવૃદ્ધિ હોય ત્યાં સુધી રે આવા દોષો ખાસ કરીને વિશેષ કરીને કામ ના પછી ઈર્ષા દેખાય તો નાના છોકરામાં વિચાર છે કે નહીં કેમ બોલું એક બધા મારા વિચારે કરીને કામદિક ની મંદપણું બોલું છે કે નહીં છે કે નહીં એટલે એમાં હોત મારા જગ્યા વિચાર વિચાર એટલે એક્શન ને વિચાર એટલે થિંકિંગ નહીં જવાબ એવો દીધો એટલે એક્શન શું કીધું છે અને વૃદ્ધ પણ હોય ત્યારે પણ ન હોય એ ક્ષીણ પડી ગયા જોવાની ઉંમરમાં કામાદિક જોર હોય છે એ તો બરાબર એમ એ અવસ્થા કરીને છે એવી જ રીતે વિચારે કરીને છે કે નથી કામ નું તીવ્ર મંદ પણ તેમાં જવાબ હું દીધો મારા જ હું જવાબ દીધો વિચારે કરીને છે એમ મારે કીધું પણ પછી જવાબ શું દીધો કોઈ બધું નથી તો છે કે નઈ બધે છે મહારાજ એવું કીધું કે વિચારે કરીને પણ તીવ્ર મંદ છે અને આહારે જુવાની ઉંમર આહાર વધારે હોય છે એટલે કામ વધારે અને બાળપણો અને વૃદ્ધપણો એમાં આહાર ક્ષીણ હોય છે એટલે કામ આને મારે વિચાર કીધો એટલે એ થિંકિંગ છે કે એક્શન છે એક્શન વિચારે કરીને તીવ્ર મંદ છે એટલે એક્શને કરીને હોતી તીવ્ર મંદ છે ઓલી અવસ્થા એ કરીને તીવ્ર મંદ પણ છે અને એક્શને કરીને હોતે લે પ્રેક્ટિકલ અનુષ્ઠાન એવું કરે તો એ હોતી તીવ્ર મંદ થાય મંદ થઈ જાય જુવાની ઉંમરમાં હોતી થાય અને વૃદ્ધાવસ્થામાં હોતે વધે એને એને મારે વિચાર પણ વિચાર એટલે અનુષ્ઠાને કરે છે એવું અનુષ્ઠાન કરે તો મંદ થઈ જાય અને એવું અનુષ્ઠાન કરે તો તીવ્ર થઈ જાય જુવાની હું બાળપણું જુવાની અને વૃદ્ધાવસ્થા એને આભારી તો છે પણ આને આભારી હોય અનુષ્ઠાન ને આભારી હોય છે જો એવા અનુષ્ઠાન કરે તો એનાથી ઓપજ એને અનુરૂપ બધાય એને પુષ્ટિ કરે એવા અનુષ્ઠાનો કરે તો વૃદ્ધાવસ્થામાં એ મંદ ન પડે એવો નેવો ને વિચાર કરીને હોતે કીધું મારે કરીને એટલે અનુષ્ઠાને કરીને અને ઓલું અવસ્થા એ કરી દોષ ની ખાણ કીધી અને સાધના જે થાય છે એ જોવાની ઉંમર સિવાય થતી નથી ગઈટે હું સાધના કરે તે બાળક શું કરે એને ખબર નથી હોતી એટલે જે કઈ જમા થાય છે જીવના ખાતામાં એ જોવાની ઉંમર જો હરકી જાય તો થાય અને નહીં તો હારી ગયો ગટપણમાં સમજાય કે ભલે આપણે આમ હતું આમ કર્યું હોત તો સારું હતું આમ કર્યું હોત તો સારું હતું એ તો બધી ખાલી છે થાય એ બધું જોવાની ઉંમર બધ થાય છે માણસની આંખ બંધ ન થાય ત્યાં સુધી જે કઈ જીવનમાં ફેરફાર કરવાના હોય થાય પણ ગટપણમાં તો થતા નથી આખી જોવાની ઉંમર બધે એ કર્યું હોય તો ગઢપણમાં શું થઈ શકે કઈ ન થઈ પરાય પડી ટેવ માં બધી જુવાની ગઢપણ અવસ્થાની સાંભળી રાખે કઈ થાય નહીં માણસ ગ્રહસ્થ હોય જુવાનીમાં કાંઈ ભજન કેવું ન કર્યું હોય અને રિટાયર્ડ થાય તો પછી શું કરે શું કર લવારો કરે રાખન ન થાય કામ થાય રાખે એટલે ડેલી બાર હોય કાઢે કારણ કે જોવાની ઉંમર માં કઈ કર્યું નથી એટલે એને ગટપણ માં કઈ થતું નથી જોવાની ઉંમર છે એ એને ગઠન કરવાનું જે કઈ મોક્ષનો માર્ગ છે એ જુવાની ઉંમરમાં મોક્ષનો માર્ગ ર્યો તો ર્યો અને ગયો તો ગયો એ બાળકપણમાં તો હવડાયા હોય છે બધાને હારા લાગતા હોય મારાજ કે નાના ગલોડિયા હોય રમાડવા બહુ મજા આવે ઓલા બદુડિયા ને ગલોડિયા ને રમાડ્યા બધુડિયા કેટ ગૌશાળામાં બધાને બદુડિયા રમાડવાના હોય છે રાખ્યા છે પેલા પણ બે એક બે બદુડિયા બાંધે છોકરાઓ બધા બદુડિયા કમ્પલસરી રમાડે એટલે નાની ઉંમર હોય ત્યારે બદુડિયા રૂડા રૂપાળા ને બદુડિયા હોય મારે કે ઉતરી એની જોવાની ઉમર માં કેવા છે એની ખાતરી વૃદ્ધા પરમાણ પાસે બહુ ડાપણ આવે લવારો આવે એમાં તો આવે બઉ પણ સલા દેવાની ઉમે ગટપણ કેટલી બધી ફૂટે ડાડું એટલે બહુ ફૂટે પણ બધી મીનિંગલેસ એ બધી મીનિંગલેસો હું કે છે લીડિંગ બાય એક્ઝામ્પલ કોઈ સલાહ દો પણ કેવી રીતે ઉપદેશ દેવો બીજા પાસેથી ઈચ્છા રાખ કે તમે હારા તમે થોડાક હજી હારા થોડું પોતે જરાક હારો થાય લીડિંગ બાય એક્ઝામ્પલ પોતે થાય એટલે જુવાની ઉંમર છે એ બધાનું કેન્દ્ર છે બધા કેન્દ્ર જુવાની માં થયો ભગત તો ઈ ભગત અને જુવાની માં ગયો તો ઈ ગયો પછી વૃદ્ધપણામાં થાય ને વૃદ્ધપણામાં તો હું થાય બહુ હાર બધું હંકેલવાનું હોય હંકેલી ને બધા હારા થઈ જાય વૃદ્ધપણા બુઢી વેચ્યા બ્રહ્મચારી બ્રહ્મચારી કેવાય એટલે એવું કડપણમાં બધા ડાયા હોય અને નાનપણમાં બધા ડાયા હોય બધાય નાનપણમાં તો બદોડીયા જવા જતા ને સાધુ રમાણે રાખે બદોડીયા પછી થોડું પ્રોબ્લેમ થાય પૂરી આવતી અને પચીસ થી પાંત્રી ઈ ઉતરતું જોબંધ કેવાય એટલે ચાલી વર્ષ પૂરું કહેવાય વચ્ચે જો ટાઈમ ગયો તો એ જોવાની ઉત્તરથી જોવાની હોય ઓફ કંટ્રોલ ન થાય કરવી હોય તો આ ખોલ થી પચી છે એ આઉટ ઓફ કંટ્રોલ પોતાના પોતાની કંટ્રોલમાં ન રે એમાં એને બીજાનો કોઈક નો સહાય લેવો પડે સહારો લેવો પડે મારા કે કોઈ વૃદ્ધ હોય અને એની બેઠવઠ રાખે તો જોવાની ઉંમર રૂપી સમુદ્ર સમુદ્ર ને તરીકે જોવાની ઉંમર રૂપી સમુદ્ર આવતી જુવાની વધારે દોષોનું બધા ઉભરી આવે અહમ દોષો ને બધા એક હારે બધા એટેક કરે અને બધા ઉભરી આવે એટલે એ ઉંમર એ ઉંમર માં જે ભગત રહી ગયો એ પૂરો થઈ ગયો એ હારવો નીકળી ગયો પછી મારા જે કીધું છે ગઢપણ માં બગડે છે એ શેણે કરીને બગડતા છે શેણે કરીને બગડે જો કોઈક માં દોષ ન હોય અને એનું આવડું અવગુણ લે તો ગઢપણ માં તે બગડે કહ્યું છે કે આશ્રિત્ય યવનમ સર્વે વિકારા કામ સંભવાયંતોત્ર નિયમા દેખાદે એવું નહી બધા આવે ડોકું કાઢી માને આવે કામે આવે એ બધા કરતા પહેલો આવે સ્વાદ આવે બધા આવે ગદ્દા પચીસી આવે એટલે ગદ્દા પચીસી કહેવાય પચીસ વર્ષ સુધી આ બધા એમ આવતા પૂર હોય એના ડીમ કરે રીડ્યુસ કરે તો થાય નહીં પછી ધીરે ધીરે ધીરે ધીરે ઓછા થાય એને જાણીએ શરીરના ધર્મો છે એટલે ઓછા થાય એટલે જો ત્યારે ધ્યાન રાખ્યું હોય તો જલ્દી કંટ્રોલમાં આવી જાય ત્યારે કંટ્રોલમાં આવી જાય ધ્યાન ન રાખે તો ક્યારે યાદ બધા જ વિકારો જોવાની જોવાની ને આશ્રય ને જ રહે છે માટે સ્ત્રીઓ અને પુરુષોએ તે દોષ થી બચવા સારું નિયમોનું પાલન કરવું શ્લોક નંબર વધારેમાં વધારે પાલન કરવું એ કે સેવામાં જોડાઈ જવું સેવાની અંદર શરીર થકવી દેવું ગાંધીજી માંદા હતા એટલે ગાંધીજીને દરરોજ ફરવા જવાની ટેવ હતી એને એને સેવ કહો હોય એટલે એમ તો ચાલુ હોય તે ફરવા જાય એટલે માંદા હતા તો એ આજ કે બાપુ આજે ફરવા નહીં જાય તો નહીં હાલે એટલે કે ના ફરવા જાવ કે આજે કેમ ફરવા જવાનું આજે શરીરમાં શક્તિ ન હોય તો કે એવું હોય કેમ શરીરમાં જે શક્તિ દરરોજ ક્રિએટ થાય છે આજે આખી શરીર માં બધી શક્તિ વાપરી નાખો તો હવા રે હવા રે દરરોજ શક્તિ શરીરમાં દરરોજ ક્રિએટ નવી ક્રિએટ થાય છે જો તમે વાપરી ન હોય તો મીનિંગ લેસ ગઈ અને વાપરી નાખો તો વધારે આવે વાપરી નાખી હોય તો વધારે આવે અમુક ને ઓલા કરતા થોડીક વધારે આવે પછી એક કિલો આવી હોય તો હવા કિલો થો ગ્રામ તો વધારે આવે કારણ કે વાપરી છે ને એટલે એટલે ભગવાન એનું ઈનામ હોત હો ગ્રામ નું દે પચાસ ગ્રામ દે તો ભલે એની વાંધો પણ પાંચ ગ્રામ વધે ખરી વાપરી નાખે એટલે વાપરે નહીં એટલે કે આજે કઈ આપણે ખાધું હોય કે જૂસ લીધું હોય જે પણ એને આજે વાપરી આવવું પડે વાપરી નાખે તો વાંધો નહીં તો એ વિકૃતિ નો કરે નકર વિકરતી કરે એટલે જુવાનીમાં જે કઈ માનસિક શક્તિ હોય કે બધી શક્તિ હોય એ હાંજ પડે વાપરી નાખવી જોઈએ અને એ ભગવાનની સેવામાં વાપરે તો એમ તો વાપરી તો નાખતા જ હોય મોટે ભાગે પણ બીજે વાપરે ઓળા ગોખલા તો એ તકલીફ થઈ જાય એને એને ખાડા નાખે શક્તિ કંટ્રોલ નો જુવાની માં સવાલ છે ને માલીપતિ કંટ્રોલ કરો એમ ઉપવાસ કરે અને તમે બે કલાક હોઈ લ્યો પછી ભ્રેશ થઈ જાય ક્યાંક શક્તિ આવી જાય તો ખાધું તો નથી ને આ શક્તિ આ શરીર છે એ શક્તિ ક્રિએટ કરવાનું કારખાનું જ છે અને તાજે પાછી એને સંગ્રહ થતો નથી બહુ થાય તો આ ઓલું યુપીએસ જેટલો થાય બે ત્રણ કલાક હાલે પાછું બધું ઓલું બેસી જાય પાસે એટલે એને ભગવાનની સેવામાં કે ભગવાન ભગતની સેવામાં ખલાસ કરી દેવી વાપરવી એમ નહીં તો ખલાસ કરી દેવાની તો એને ડબલ ફાયદો મળે એક તો એ ખલાસ કરી નાખી હોય એટલે રાત્રે હોવે તો અંતર બેઠા નો થાય એક તો ખલાસ જાવ કરી નાખી અને હવાર નહી થવાની છે હવાર તો આવી જવાની છે એટલે ભગવાન સેવા કરી એને ખલાસ કરી નાખે તો એને જુવાની ઉંમર છે એ હચવાય અને હારાનો સંઘ રાખે પોતા વ્રદ્ધ નો કરી નાખે સેવાની ઉંમર તરી જાય એવું મારા કીધું વેદના વર્ટ કીધું બધા જુવાન ને વ્રદ્ધ ને એને બધા વ્રદ્ધ સંગ રાખો એવું કીધું અને જુવાની ઉંમર સેવા એ આ વધારે એક ફિઝિકલ દ્રષ્ટિ એ જરૂરી છે જો શક્તિ બધી ખલાસ નો કરી નાખે તો એ રાતે ઉથલ કરે અને એને હક નો લેવા દે અંતર શત્રુમાં જાય એટલે જોવાની ઉંમર શક્તિ હાંસ પડે તો ખલાસ કરી નાખવી જોઈએ એટલા માટે મારે કીધું કે વ્યર્થ કાલો ભક્તિ ભગવતો વિનાયન સાધુ અને વેડફી નાખવી છે એને કઈ વાંધો નથી એટલે તો જુવાની ઉંમર તરી જાય જોવાની ઉંમર દરિયો છે તો તરી જાય 166 ધર્મ છે ને બધા લાગુ પડે સંધવા સંડવાનું હોય છે અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિના જે પુરુષ જો રેગ્યુલર સેવા કરે તો બહુ દેહ દમન કરવાની એટલી બધી જરૂર પડતી નથી વાત તો એટલી છે કે શરીરમાં શક્તિ ક્રિએટ થાય છે એને બધાય પોઝિટિવ દમન કરેટ્રોલમાં રહે એટલા માટે ભગવાને દેહનું દમન કરવાનું કીધું નકર એ શક્તિને બધી જો ભગવાનની સેવામાં વાપરી નાખે મારે વેગવાન શ્રદ્ધા જોઈ આ જીવમાં મહારાજે એવું કીધું કે સત્તા રૂપિયા અને એના કરતા પણ એક વધારે બળ પામવાનો બીજો હેલો અને વધારે બળ પામવાનો ઉપાય છે એમાં મહારાજે શું કીધું ભગવાન ને ભગવાન સેવામાં વેગવાન શ્રદ્ધા જોઈ એવું કીધું એને વેગવાન શ્રદ્ધા જોઈ તો એનાથી જેવું બળ પામે છે એવું કોઈ સાધને કરીને જીવ બળ પામતો નથી એટલે વેગવાન શ્રદ્ધા જોઈએ નવરો નો થવો જોવાની ઉમર હોય ત્યારે તો કેટલી બધી સેવા ફગાવી નાખે ને મરતી મરતી કાન હલાવે એમ સેવા કરે તો બીજું શું થઈ જાય ઉંમર માં કેટલી સેવા થઈ શકે શરીર થાકવાનું જ ન હોય એટલે થાકવાનું નામે હું કરી લઉં સેવા હું કરી લઉં સેવા એવું મારી અને એમ તલસાટ થાવે તો એ જુવાની ઉંમર છે એ અને શક્તિ બધી વપરાઈ જાય શક્તિ તો ઇલેક્ટ્રિક પાવર જેવી છે ને ઇલેક્ટ્રિકનો સ્ટોર નથી થઈ જતો ઇલેક્ટ્રિક પાવરનો સ્ટોર ન થઈ શકે વાપરે ક્રિએટ કરે એટલે તરત જ વાપરી નાખવો પડે કાલે સવારે ન મળે વાપરે તોય જાય ન વાપરે તોય જાય તો આ જોવાની શક્તિ એવી છે કે વાપરે તોય જાય ન વાપરે તોય જાય એના કરતાં જો ભગવાનને ભગવાનના ભગતની સેવા વાપરી નાખે તો મોટું કામ થઈ જાય એ વાત તો જુદી એટલે વેગવાન શ્રદ્ધા જોઈએ ઓયલો કરે છે તો હું કરું ઓઇલો નથી કરતો તો હું ન કરું ઓઇલો આમ કેમ કરે છે ઓઇલો મને સહકાર નથી દેતો તો એ તો વેગવાન શ્રદ્ધા ન શ્રદ્ધા જ ન કહેવાય પેલાથી એ તો કાનૂની કરે છે સેવા નથી વારો આવ્યો અને એને કરવું પડે છે એ તો કાનૂની થઈ ખાવા જોઈએ આપણે હવું એટલે કંઈક કરવું પડે ને કઈ તો મુશ્કેલી થઈ જાય કોઈ ખાવા દેવાની દરરોજ कारण के पर पुरुष नो तात पर ये के ये ना क्लेष रूप थे तात्पर्य स्त्रीओं સાધુ ધર્મ માં આવ્યું હતું બ્રહ્મચારી ગુરુ ની સેવા કરવી એટલે બે કેવી રીતે કરાય કરવી પેલા સેવા કરવી પ્રથમ ધર્મ છે અને એમાંથી ટાઈમ હોય તો શાસ્ત્ર અભ્યાસ બીજે ક્યા મન છે એને જવા દેવું એટલા માટે શક્તિનો ઉપયોગ કરવો માનસિક શક્તિ છે મન શક્તિ હવાર માં છે ને હું એટલે આપણે વહેલા ઉઠીએ ને એક કલાક કામ કરી તો પછી થાકી જાય માનસિક શક્તિ છે ને મનમાં બધી ઉર્જા આવી હોય એ વાપરી નાખી એટલે પછી થાકી જાય તો એનો કંટ્રોલ રે અને તો એનો સદઉપયોગ કર્યો તે વિધવા સ્ત્રીઓ तेमने समीप विधवा स्त्रीओ भगवान भगवान गुण अनुवाद न पद कीतन शीखवा પોતાના પિતા કે ભાઈ આદિ સંબંધી અને ધારણા પારણાદિક વ્રતોથી અને ક્યારેક અજાણતા થઈ ગયેલ પુરુષના સ્પર્શરૂપ દોષના નિવારણ માટેના પ્રાયશ્ચિતના ઉપવાસોથી વારંવાર દેહ દમન કરવું તે નિર્ણય સિંધુમાં મદન રત્નમાં અને સ્કંદસો વપન જટા ધાર્યા થવા તયા એકાહારો સદાકાર્યો ન દ્વિતીયો વિના પદમ કાર્ય સ્ત્રી વિધવાયા કચિત વિધવા સ્ત્રી જો માથાના વાળ ગૂંથી જો કબરી અંબોળો બાંધે તો તે તેના સદગત પતિના આત્માને બંધનરૂપ થાય છે विधवा स्त्रीए मस्तक मूडा अथवा एक वक्त जमव आप बीजूसवास अथवा चांद्रायण व्रत करव विधवा स्त्री पलंग पर सूए तो पतिनी अधोगति थे सुगंधी पदार्थ लगने अंग चोड़ी क्यों स्नान करव नहीं તેણે કોઈ પણ જાતના સુગંધી પદાર્થનો ઉપયોગ પોતાને માટે ન કરવો કંઠે પ્રાણ આવી જાય એવું દુખ પડે છતાંય તેણે પોઠિયા ઉપર બેસવું નહીં છાતી ઉપર કંચુકી ચોળી ન પહેરવી કોઈ વિકૃત વસ્ત્ર ન પહેરવું વૈશાખ કાર્તિક અને મહામાસમાં વિશેષ નિયમો લેવા ચાતુર્માસના અને અધિક માસમાં પણ વિશેષ વ્રતો કરવા જો તે એકાદશીનું વ્રત ન કરે तो घोष लगे नारदीय पुराण कहू किभूतम संपल्लव हे सुमते विधवा स्त्री और संनसी पुरुष एकादशी नु व्रत न करे तो आ जगत ना प्रलय थे त्या सुधी अंधतामिश्र नरक में पड़वा थे જે વિધવા સ્ત્રી એકાદશી નું વ્રત નથી કરતી પણ અન્ન ખાય છે તો તેના પુણ્યનો નાશ થાય છે અને તેને દિવસે દિવસે બ્રહ્મ પાપ લાગે છે આવું કાત્યાયન મુનિ નું વચન છે સ્વામી મહારાજની જય